ચતુર્દશી ના સાયંકાળે નંદજી મથુરા થી ગોકુળ માં આવ્યા છે પૂતના પ્રાત કાલમાં ગોકુળ માં આવી છે કૌશને બ્રાહ્મણે કહ્યું હતું તમારોના બાળકોને મારવા માટે ગોકુળ માં આવ્યું રાક્ષસી છે સુંદર સ્ત્રીનો શ્રંગાર કર્યો ચૌદ જગ્યા મરે છે તે સમજાવવા માટે ચતુર્દશી ના દિવસે આવી છે રામાયણ માં કથા આવે છે કઈ કઈ રામચંદ્રજી ને ચૌદ વર્ષ નો કઈ કઈ રામચંદ્રજી ને પંદર વર્ષ નો વનવાસ કેમ નહી ચૌદ વર્ષ વન મહ કર્યા પછી રામ રાવણ ને મારે છે રાવણ રામજી ને ત્રાસ શું આપી શકે રામ પરમાત્મા છે રાવણ કામ અમને ત્રાસ આપી રામ જગત ને સમજાવે છે તપસ્તર પછી રાવણ ને રામ મારે જ્ઞાને ઇન્દ્રિય પંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચૌદ જગ્યા માં વાસના નો વિના હોય એ વાતો સાંભળવી નહીં એવી સનાતન ધર્મની મર્યાદા છે બીજાની વાતો સાંભળવાથી શો લાગે કેટલાક એવી આદત હોય જે બે જણ બોલતા હોય તો કાન ને ત્યાં મોકલી આપે છે જાઓ ત્યાં સાંભળી આવો શું કાનમાં પૂતના છે જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે અને તે ખાવા માટે જીભ લલચાય તો માનજો જીભમાં પૂતના છે આપણા ઋષિઓ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચાર પૂર્વક ખાવાથી મન વધારે બગડે છે વિકાર વાસના વધે છે તેથી આપણા ઋષિઓ ના પાડ્યું છે ઋષિઓમાં વિશ્વાસ રાખે છોડી દો આ સુધી જે થયું તે થયું સામે જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ મારે લેવું નથી ઇન્દ્રિયોમાં વાસ ના આવે વિષ પ્રવેશ કરે આજ પૂતના નું સ્વરૂપ છે પૂતના રાક્ષસી છે સુંદર શ્રંગાર કરીને આવી છે આકૃતિ સુંદર જેની કૃતિ ખરાબ છે એ પૂતના જે જેના કપડા સ્વચ્છ છે જેના મનમાં કડવાશ છે સ્વાર્થી માનવ મીઠું બોલે છે માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશે આજ પૂતના નું સ્વરૂપ છે તે વખતે તો એક પૂતના હતી હવે કલયુગમાં તો પૂતના ની સંખ્યા બહુ વધવા લાગી સાવધાન ભૂતના રાક્ષસી છે શૃંગાર કરીને આવી છે જગતના સ્ત્રી પુરુષોને અંદર અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ છે જુઓ એનો અર્થ એ છે જોઈને વરજવાસીઓને પણ મોહ થયો કેવી સુંદર છે આ કોઈ મોટા ઘર ની સ્ત્રી લાગે છે બધા પેરો તું કેવી સુંદર છે કોઈ મોટા ઘરની છે એને કેમ પૂછાય બધા જોતા જ રહે છે પોતાના કોઈએ રોકી નથી દીકરો થયો છે હું તારા લાલને આશીર્વાદ આપવા આવ્યું હું બાળકને ધવરાવું તો તગડો થઈ જશે હું એને આશીર્વાદ આપું યશોદામાં બહુ ઘોળા છે જે અતિશય ભોળો હોય છે આ પુત્ર જુઠ્ઠું બોલે છે એને કહ્યું એક બ્રાહ્મણ ની હું પત્ની છું લાલાને આશીર્વાદ આપવા આવ્યું છું યશોદામાં એ વિશ્વાસ રાખ્યો મારા લાલને આશીર્વાદ આપવા આવ્યો યદાજી અંદર લઈ જાય છે યુદ્ધામાં બાલકૃષ્ણ રમે છે પૂતના આવી ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે છે બાલક મારી કાગ્રહ ચરાચરાત્માનંતે છે શ્રીકૃષ્ણ વિચાર કરે છે કપડા બદલી ને જાય છે કાળજુ બદલી ને કોઈ જતા નથી ભગવાન કોઈના કપડા જોતા પણ નથી પૂતરાનું તન સુંદર છે એનું મન મળી નથી જેનું મન બગડેલું છે એક સંત વર્ણન કરે છે શ્રી કૃષ્ણ આંખ કેમ બંધ કરે છે જે આંખ છે એ જગત જોવા માટે નથી જીવને જ્ઞાન આપવા માટે જગત પ્રભુએ જ બનાવ્યું છે ભગવાન ને જગત જોવાની ઈચ્છા જ થતી નથી કદાચ ઈચ્છા થાય અનેક વાર દુખી થાય છે તો પણ સંસાર મીઠો જ લાગે સંસારમાં અરૂચિ થતી નથી ભગવાન જેને નજર આપે શ્રી કૃષ્ણ ને બાળક સમજીને વિષ આપીને મારવા આવી છે આજ ભગવાન એને નજર આપે તો એને જ્ઞાન થઈ જશે આ બાળ નથી કાળ નો કાળ ઈશ્વર હું એને નજર આપું એને જ્ઞાન થશે આ ઈશ્વર છે તો મને પગે લાગશે મારી પૂજા કરશે હું ઈશ્વર છું એવું જ્ઞાન કુતના ન થાય થાય માટે આખો બંધ કરે એક સંત વર્ણન કરે છે આગ બંધ રાખે છે જયારે પ્રભુ પાસે આવે છે ત્યારે પ્રભુ ના સન્મુખ જવાની ઈચ્છા થાય અનેક જન્મ પુણ્ય અતિશય વધે ત્યારે જ શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય ભગવાનમાં પ્રેમ થતો નથી ભગવાન ના સન્મુખો ઉભા કરે કે દુખ માં પણ મારો જીવ મારી પાસે આવે કેટલાક જીવ એવા હોય છે દુખ માં શ્રીમાન ની ખુશામત કરવા જાય છે પ્રભુ પાસે જવું બહુ કઠણ છે ભગવાન કોઈ પુરુષ નો થઈ શકે નહીં જીવ તો ઈશ્વર નો અંશ ભગવાન નો અંશ જીવ જગત નો થયો છે મારો અંશ મારી પાસે આવે તેથી ભગવાન દુઃખ ના પ્રસંગો ઉભા કરે જેના માટે પૈસાનો ભોગ આપ્યો છે એજ મિત્ર શત્રુ થઈ જશે જીવનમાં બધાને એવા અનુભવ થાય છે એવા અનુભવ ભગવાન એટલા માટે આપે છે આ જગત બહુ પ્રેમ કરવા લાયક નથી વેર કરવાથી મન બગડે છે યાદ રાખજો કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરજો તોય મન બગડ પ્રભુ ના સન્મુખ જેવું બહુ કઠણ જેવ સંસારમાં ફરતો જ રહેવા માટે શ્રીકૃષ્ણ આંખ બંધ કરે છે આ જન્મમાં તો એને કોઈ કુણ કર્યું નથી આ પૂર્વ જન્મમાં કઈ કર્યું હશે બલિરાજાની કન્યા જાની જે કન્યા છે એને આનંદ થયો આવો દીકરો મને જાય આવો બાળક મારા ગોદ માં આવે કેવો સુંદર દેખાય વામનજી ના બાલ સ્વરૂપ જોતા વાત્સલ્ય ભાવ જાગ્યો વામનજી વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું અને બલીનું સર્વસ્વ લીધું છે ગોધમાં લઈને પ્યાર કરવાની ઈચ્છા થઈ એક વાર મારવાની ઈચ્છા થઈ ભગવાન ના સનુ બેઠા પછી ખરાબ વિચાર ન કરો કદાચ ખરાબ વિચાર આવે તો ત્યાંથી ઉઠી જાવ ભગવાન ના સન્મુખ ખરાબ વિચાર આવે તો બલી રાજાની આ કન્યા છે વામજીને મારવાનો વિચાર કરે અને ગોદમાં લઈને પ્યાર કરવાનો વિચાર કરે તે બે સંકલ્પ ભેગા થયા એક સંત વર્ણન કરે છે એવું નથી પૂતના આવે છે ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે છે ભગવાન વિચાર કરવા લાગ્યા આ પૂતના મારી પાસે આવે છે સાધુઓને કોઈ ધંધો જ નહોતો કૃષ્ણ લીલાનું ચિંતન કર્યું લાલાએ આ કેમ બંધ કર્યું બાલકૃષ્ણ કેમ હસ્યા દૂધ ને ઉભરો કેમ આવ્યો લીલા એવી મધુર છે મહાપ્રભુજી આ બધા સંતો મહાત્માઓ દસમસ્કૃષ્ણ લીલામાં પાગલ જેવા થાય વૃંદાવન માં સનાતન ગોસ્વામી સમાજ સુખી હતી શ્રી કૃષ્ણ માં પ્રેમ થયો બધું લુટવી દીધું ટાટ ની લંગોટી અને માટી નો કરવો સાથે વાંચ્યો એક લાખ શ્રી કૃષ્ણ નામનો જપ કર્યા પછી પૂતના આવે છે ત્યારે શ્રીકૃષ્ણ કેમ બંધ કરે છે બાળકૃષ્ણ વિચાર કરે છે માખણ આપ્યું નથી આ વિષ આપવા આવ્યું જે સંસારમાં આવે છે એની ઈચ્છા હોય કે ન હોય એક બે વાર વિષ જ પડશે વિષ પીવાનો પ્રસંગ આવે ત્યારે આખ બંધ કરો એનો વાસના નો વિનાશ ઉપાસનાથી કરવાનો છે ઉપાસના નો અર્થ એ છે ભગવાન માં આંખ સ્થિર કરો ભગવાન અતિ સુંદર છે કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી આ જગત સુંદર નથી જગત બનાવ્યું છે પરમાત્મા આંખ ને હટાવો ભગવાન માં આંખ સ્થિર કરો ભગવાન નામનો જપ કરો ભગવાન નું સ્મરણ કરો ઉપાસનાથી વાસના વિનાશ થાય જગતને સમજાવવા માટે આંખ બંધ કરી શ્રી કૃષ્ણ વિચાર કરે છે ઉતના વિષ લઈને આવી છે અને તે વિષ પીવાની આદત ભગવાન શંકર પડી એમના માથે ગંગાજી છે શંકર ભગવાન ને બોલાવે છેલ્દી આવો વિષ લઈને આવી છે એના સ્તનમાં વિષ છે એ વિષ તમે પી જાઓ દૂધ પીતા નહી હોય મોટાને હાચવજો હું બાળક છું વિષ તમે પી જાઓ અને દૂધ મારા માટે રાખજ દૂધ પીતા નહી વિષ તમારા માટે અને દૂધ મારા માટે કોઈ દેવને બુલાવવા હોય તો આખ બંધ રાખી સ્મરણ કરવું પડે બાલકૃષ્ણ અને કહ્યું તમે જલ્દી આ જાઓ તમે એના જે વિષ છે પી જાઓ દૂધ મારા માટે રાખો શિવજી બોલાવે છે તેથી આંખો બંધ વાસના આંખ માંથી અંદર ઘુસી જાય છે આંખ ને પવિત્ર રાખે આંખ બગડ્યા પછી મન બગડે છે વાસના અંદર આવ્યા પછી શક્તિ વિનાશ કરીને જ બહાર જાય છે એવું સાદું અને સાત્વિક જીવન હોય વાસના કોઈ દિવસ અંદર આવે જ નહીં વાસના આવે છે તે ઘણા ભાગે આંખમાંથી આવે ત્યારે ભગવાન આંખ બંધ કરે છે યશોદા મૈયા બાલકૃષ્ણને ઉઠાવીને પૂતના ગોતમાં પૂતના બાલકૃષ્ણ સાથે રમે છે યશોદાજીને કહ્યું બાળકને રમડવા જી ને કહ્યું છે અહિયાં બેસવાની કઈ જરૂર નથી તમે ઘરનું કામ કરો હું બાળકને હાચવી પૂતના ગોદમાં બાલકૃષ્ઠ ને અર્પણ કરી બહુ હેત બચાવે બાલકૃષ્ણના મુખમાં સ્તન આપે છે બાલકૃષ્ણ સમજી ગયા છે આ હેતથી બહાર થી પ્રેમનો ડોળ કરે છે રમાડવા આવી છું મુખમાં સ્તન આપે છે બાલકૃષ્ણ નો સ્વભાવ છે પ્રેમથી જે આપો એનો સ્વીકાર કરે બઉ પ્રેમ બતાવે છે સ્તનપાન કરવા લાગ્યો છે નાલાએ કહ્યું મારી મા એ મને પકડવાનું શીખવાડ્યું છે છોડવાનું શીખવાડ્યું તારે છૂટવું હતું તો મારી ભાઈ આવીશું કરવા જલ્દી કોઈને પકડે નહી એક વાર પકડે તો ગમે તે થાય છોડે જ નહી છોડ છોડ નિયમાજીવર પૂતના બે વાર બોલી છે છોડ છોડ ત્રણ વાર બોલતી નથી છોડ છોડ છોડ એક વાર બોલતી નથી છોડ ઉતના બે વાર કેમ બોલી છોડ છોડકૃષ્ણ બહુ રખડી છું હવે સંસારમાં રખડવું નથી આલોક અને પરલોક માંથી છોડાવી તું તારા ધામમાં મને લઈ જા તેથી બોલે છે છોડ છોડ બે વાર બોલી બાલકૃષ્ણ ને કેમ પુણ્ય પણ બંધન કરે પુણ્ય નું ફળ છે સુખ જીવ જયારે અતિ સુખ ભોગવે છે ત્યારે પાપ થઈ જાય છે જીવ બીજા જન્મ તૈયારી આજ જન્મ કરે છે પાપનો વિનાશ પાપ અને પુણ્ય બે બંધન કરે છે ઉતના બાલકૃષ્ણ ને કે છે પાપ અને પુણ્ય બે મને જો સ્વરૂપ બદલે છે ત્યારે એમને અંદર થી સ્મરણ રાખવું પડે છે લોકોને છેતરવા માટે મેં આ સ્વરૂપ લીધું છે હું રાક્ષસ છું રાક્ષસ એના પ્રાણ જયારે ખેંચવા લાગ્યા છે એને સ્વરૂપનું વિસ્મરણ થયું ભૂલી ગયું રાક્ષસી સ્વરૂપ પ્રગટ થયું ધડાકો થયો ભયંકર ગર્જના કરવા લાગી વ્યાકુળ થઈ છે આકાશમાં ઉડે છે યશોદામાં ગભરાયા શું થયું શું સુંદર સ્ત્રી હતી ને એકદમ રાક્ષસી થઈ ગઈ મારા લાલને લઈ જાય બઉ ભય લાગે છે મૂર્છ આવી છે માર્ગ માં પડી ગયા છે ગોપી ગોવાળ દોડે છે પોતાના આકાશમાં દોડે છે નહી પડે શંકા બરાબર છે બધાની નજર ઉપર તો છે બધાની નજર બાલ કૃષ્ણ માંતન થતું નથી પતન તેનું થાય છે જેની આંખ પૂતના માં કોઈ પૂતના ને જોતા નથી બધાની નજર શ્રી કૃષ્ણ માં ભગવાન માં આંખ રાખી ગમે તેમસ્કાર માં લાકડા ની જરૂર પડવાની જ છે તે તૈયારી કરી રાખો આ ઝાડના લાકડા પૂતના ને બાળવાના કામ માં જાડ બાલકૃષ્ણ ને ઉચારી દીધો બાલકૃષ્ણ ને પૂછે છે બેટા તને કેવું આવ્યું અરજી આંખ ઉગાડી છે અરધી આંખ બન છે ગાલમાં ધીરે ધીરે હશે કેવો દેખાય એને જરાય ભીખ લાગતી નથી આ તો નારાયણ ની કૃપા મારો દીકરો બચી ગયો રાક્ષસી ગોકુળ ના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ બાળક સમજો મારો દીકરો છે બહુ મોસ્થામાં આવ્યો છે અને દેવોની પૂજા કર્યા પછી અને એવો અમારો દીકરો છે આ ભાવમાં જ રહેતા ગુકુળના વ્રજવાસીઓનો એવો નિયમ હોય છે એમના જીવનમાં કોઈ દુખ નો પ્રસંગ આવે શ્રી કૃષ્ણ પાસે વાગતા નથી